ડોક્ટર આવ્યો ડાક્ટર થઈ ગયા સ્થાન કરો ઘણ જ છે મારે મારું પેલું ચાર આપડે છે એની ઈચ્છા કરી રાખી ના કરે એક બેન ને એકને એક દીકરો ગયા હતા એમના કાકા એમના કાકા સસરા પટેલ ને લઈ ગયા આરવી પટેલ મારે પૈસા જોયા ખુબ લે મોટલ આ માર બધી આચાર રાખેલી મારો બાબો છે ને તો મારી તબિયત કેમ લાગશે ભાઈ આવ્યો આ ચા પણ કરવાનું જે બનવાનું છે એને આગળ આવતા જયારે બનવા મક્કમ કરવાની જરૂર એનું પ્લાનિંગ કરવાની જરૂર છે સમજાય આગળ જરૂરિયાત એકદમ પ્લાનિંગ કરવું આગળનું છ મહિના વધી છ મહિના પેલાનું બધા સમજાવો આઠ વાસી ગેરી બધું ભાવો અવસ્થા બધા કરે એ બધું ભાવો છે હું બાવળવાર આત્માનો બાવો કેવો કેવો ના ગણ ગણ બધું રાતે જાય છે પછી વાયજ ફિલિંગ થઈ ગયો એટલે મનમાં એમ થાય કે ક્યારે મારું મારા નાગ બાવા તીજું કરે બધું જ બધું કરે બહાન ખબર નથી કરી રહ્યો સાયન્સ સમજ્યા કે એવું ભાઈ કોણ બોલો ને શું સમજ્યા તમે બોલો ફરી કોણ ઉભા હું કોણ બાણ મગજ આપવા બાઉ બત દયે તો અંદર નદી ને જારા ની નું કા પર કયો બગાળે ના ના ના ત્યારે એવું બોલે કેવું ના વિચારાયું મો શું દસ પાઉ બધી પરિસ્થિતિમાં બદલાઈ વાત એ બોલો આ લોકો મન દે લે છે સમજજો બરાબર ન સમજાવ કે મન છે બોલો આ બધાને કેવો દાદા સમજાયો તેમાં ફરી હું બોલી છું ભાઈ સમજાયું વિજ્ઞાન છે અને મહેનત કરીને તમને મોકલ્યા મહેનત કરીને તમને મોકલ્યા ફ્રી તોય ભાવો ખુશ તો એ ભાવો નાકો છોકરો કયા પુત્ર બા બુદ્ધિ કરવાનું નથી જ્ઞાન કરવાનું આવે તમે એવા હતા હું જઈને છું તારે જે બધું બઉ બરોબર એમ કે ફરે એવી છે એ તો બહર છે ગંજે હું જવું પડતું પછી મારે જોયું છે ગાડી બે બઉ લોટ હતા કે દાદા તમે બધું બી તારી તો બધું સમજો છો મારી પાસે જોયું કે આપીશ પૈસા કેવડે વધારે બે મારું નથી ના કાકા ના દાદા એવું નથી એક મહિનામાં આવડે નહિ તો ઘણી થયું એ મુશ્કેલ બરોબર ગોળી નો તો થતો જ બેન ના સેશન કરી પડી ગયો ગોળી પાડવી છે બધા તારું નાખ્યા કરી નાખ્યો ના બોલાય મોડીએ પાડી લે બોલે કરી શું થાય છે બાર વાર આપે કે ઘોડીએ પાડી નાખી હું પછી વાત કર ગોળી પાડેલી આ કેટલી વાત પાયી પાડનારી હોય આપડે વાત કદાચ પૂરી થઈ ગઈ બાકી હું તો જોડ ના લાલત નામ નહી જાણે નામ કેવું છે એ જવાદર બારીઓ નું ના જાણી બાળકો તું કે તું નહીં જાણતો લોક નું લોક નું હાથ ધરી જમે ના કરું લોકો દોડા લાવે છે દોડા કે આપડી કઈ દુકાનદારી આપડે આપડા હિસાબ ચેતન માં કયો ચેતન આવે ચેતન ચેતન જગત સંગઠન અવસાર છે એ દેશનું ચેતક નાય ને ચેતન એ બધાને જાણે એમના ચેતન આવતો ભાવ સર્કલ છે દુનિયા ભરેલું છે ભાઈ પૂછ્યું છે ચેતનગર ચાલુ કેવી રીતે ચેતનગર સાકરો ચાવડે તમિ જ્ઞાનથી થાય સમજ એટલે શું સંજા સર્કલ ની બહાર હું આપડા તંતો રૂમ ભગવાન શિવ કરે છે ભગવાન લોકોનું બધું કરે છે એ તો સર્કલ છે સમજલપા ને જે જાડે છે હું તીર્થક છું તેવું જે જાળે છે તે આત્માકર આત્મા આ આ દિગ્નતો સાત્રઉતિ જડે કોઈ જગ્યાએ હોય ને આ 10 લાખ વર્ષે આ કરતા થાય ત્યારે બહાર પડી જાય કે ઓગેને આને જવાય ઓગેને દે ડોને સા બોલા રે ને ઓકે ઓજવાની ઓજાન કા બોલવાનું નહી કાઈ હા કોણ થી જાય અને હું જોવાનું કરું કે પૂછનાર કોણ તાવ કોણ આવે બધું જોવાનું બરોબર શરીર છતાં શહેરની વેદના વધી હોય તો સરકારી હોય તો છૂટવાનો પ્રયત્ન કરો એટલું છુટાય કારણ કે આપડે મળેલું ભેગા થયેલા એટલે એની કમજોરી આપણને લાગે જાય ને ચાલો બધા બે બે કઈ નાખો ચા પૈસા ક્યારે વાત કરી કે ત્યારે નહિ કઈ બાબલ ના રે બા સર્કલ આવો અમુક સર્કલ માં આવે ની તને ખબર પડે કે અહીંથી દરિયો નજીક હોવા જોઈએ આપડે સર્કલ અને એ સત્તા દે જાય પછી નજીક જ્ઞાન ખરેખર હાથ સરકારની બહાર ને હાથ જાય છે જે તે કોને બેસે છે બાવા ને બેસે છે કે હું ને બેસે છું કુદात માં مگر આ છે બે મતલબ બહુ તો બસલ કરના مگر આ દે હવે એક માનતા આવે છે સામા એક મન બાળા નું છે અને એક મન મગદાસ છે મગદાસ વિચાર જોઈ શકે ભાવો જોઈ શકે ભાવો જોઈ શકે મગદાન શું વિચાર આવે છે બાવો જોઈ શકે ના જોઈ શકે જોઈ જોઈ શકે એટલે જે વિચારો દાવો જોઈ શકે એ રીચારો પોતાનું મન છે એમ જાણી ના શકે કોઈ સમજણ એટલે મન ની જોડે જયારે બાહો તન્મયા થાય જાય આવતો બઉ થાય એટલે મન ચોખ્ખું ના થાય જુએ તો મન ચોખ્ખું થઈ જાય મન ત્યાં સુધી <laughs> <laughs> <laughs> <modifier acknow> મંગળદાસ મંગળદાસ ને મંગળી નું લગન થાય તારૂણ બેન પુષ્પા મંગળવા દેવ મંગળદાર મંગળદાતા રૂપ ને જો મંગળદાસ બેઠો અરે મગજ દામ પે ચાઇમાં મંગ દર્શન સમજાયું બરોબર એમ કે આપણે આપણે અકર્તા પદ આપે પછી બાંગળદાર સાથે જ કેવી રીતે મંગળદાસ સાથે થાય ને બીજા રીતે પછી બાકી માન્યતા ના રહી કરતા એટલે જે જે કરે મંગળદાર તેની જવાબદારી આપણે રહી નઈ સાંજે ભાઈ ને કારણ બધું નિકાલ થઈ જાય ફરી આનું રિએક્શન નહીં આવવાનું સમજાય છે મંગળદાસ જે કઈ કરે કે મન એનું વિચારે કે ગમે ક્રિયા કરે તો કે હવે બાન્માયા ના થાય ને એ તો વાત વાત કરવું બોલીએ તમારી પીઠા કેટલો અલગ આવતા પીતો હોય શેર કે અહંકાર કરો એ તો બધું છોડ્યું ફરી આવ્યા અહંકાર અહંકાર છોડી દે છોડવું હોય તો શું કરવાનું આપડી શ્રદ્ધા નથી કઈ નથી આમ ના હોય તો શું કરું છોડી દે સારું એ બનાર છોડવાનો પ્રયત્ન કરવો બોલો ખોદતું હું બધા કેવું કે આવે એટલે પછી ત્યાગ પોતે ત્યાગ કરારો પેલો થોડી મારો પછી ના રહો નેર પહેર આવ્યા આપડે ધ્યાન થી સાંભળે છે એવું કે છે એ તો આરામ માં બસ રહે પછી પીતો હતો હું સિગરેટ પીશું પણ પીવા સત્તા પર સત્તા બોલાકાત રાખતો નથી મારી ધરાજ કરું છું મારી ધા કહેલું મન વાપરવાનું ભાવ એ બધો ભાવ દ્રવ્ય એનામ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ સમજાય છે ને એ ભાવ એ ભાવ એ ભાવ મને પોતાના આત્મ સત્તા મોટા ડિકેટ હતો ભાઈ તો આપડે બંધ કરી શકીએ ભાવ માં એક ડિકેટ છે સંજોગો ના તારે ભાવ ભાવ મન ના અર્થું હું કરતા છું ભાવ બન હું કરતા છું એ જ ભાવ બનશે એટલે કરતા એનો ભાવ શું કેવા માંગતો હતો એટલે પછી આપડે સત્તાનું છું ત્યા ભાવ અરે ચલાવું જોઈએ હું લોકોને કહેતો દીધેલી છે મનથી ભાવમાંથી પીઓ પિયો છે ને પછી તમને સમજાય ના આપડે એમાં પરિણામ છે શું છે ખબર પડે આપડે નક્કી જ છે નિરંતર છોડી છે કદાચ આ છે ને હું એટલે કે હું હજાર માસ ની વચ્ચે ઉપદેશ આપતો હોય એક માણસ જોતા બા રક્ષા કરે સિગરેટ ન વધવા નહી શું કે સિગરેટ ન વધવા નહીં થોડું બીજું બીજું છે ના બોલાય તો પછી હવે સીગ અંદર કે ચાલો વીસ વર્ષ નો આવી છે કાકા બહુ સારામાં તૂટે જ નહીં કોઈ એટલે કોઈ કે તમારું ક્યાં બરકત છે તૂટે બરકાત નથી એ હું જાણશ કે હજારો માં પડે સરકારી પરિણામ પછી પરિણામ એના વ્યવસ્થા પછીવું ખરે નહીં બધું બધું થઈ શું ખડી પાલતું રે એટલે જે ખરી પડે એના લીધે અનવા કેવા શશિકોન બરોબર બરોબર સમજણ પડી એમ કે છે સમજ ને એટલે છૂટી એકદમ ઉડી જાય સ્ત્રી જોઈ ને નથી પણ તમારે તો ભ્રમસે નક્કી કરવા આ જરૂર નથી ભાવ માંથી નક્કી કરી નાખું એટલા જ નિષ્ઠે પછી અરુબિર કેતો નથી પણ કોઈ કે આવતા નિર્ભરતા નથી રાખી આપડે આવતા બહુ આપડે એનો પ્લાનિંગ કરી નાખીશું શું કર ભાવ મન પ્લાનિંગ છે અને ધૈર્યમંદ છે આપડે પ્લાનિંગ ક્યાં કીધું અને પ્લાનિંગ નું જ્યાં ફળ છે કોઈ સ્ત્રી આવતા આમ ગાડી જઈ ગાડી જઈ આવતા પછી ગાદી મળતી ના જાડી છે अननकी का भी देखि देखि देखि अननकी का भी बात बुआल वीडियो आया जरा तो बुआल तो वीडियो इसमें लिखते करो हो अनन द भाई मेरे नकी का પહેણું છે બાવેટ મારા હાથમાં છે સ્ત્રી નું તમે નક્કી કરું આપને કહેજ તરુ મા નક્કી નાખો હોય છે એમાં જામ સારી રીતે જો ગમે તે ચાર છે જો એમાં હજાર હજાર ટકા ગયા વાળી કયું ચેક કરીને ચેક કરીને થઈ ગયેલી હોય ઊંચી હોય ને બઉ મને એવું હું તો ભલો બહુ મારે તે બધા એ લોકો બધા ભગવાન જેવો માતા ડિઝાઇન મને મળી ગ્રેજ્યુએટ થઈ રીતે નગના મોટા મોટી ગુજરાતી આવડતી પચીસ પચીસ ના ટોળામાં ખાલી બીજા બધા ની સ્ત્રીઓ સિને જોડે વાતચીત કરે ફ્રેન્ડ જઈ રહ્યા મારા આવી ગયા અરે બઉ ભણેલા નહીં એટલે મને ત્યાં નહીં પડતું ભણાય સ્ત્રીઓ વાળા શું કરે કે એમ તમારા જેવું કોઈ સીટું બોલતા કોઈ જ્યાં મારી હિસાબ તો ખરો કરી રહ્યો પણ આ ભાઈબંધ સ્ત્રીઓ જોવું નહીં પછી આ ભાઈ બંધ ક્યાં કરે છે સ્ત્રીઓ કરવી લાગે છે એ મને ખબર નહીં હું તો એની પણ મીઠાઈ જોઉં પણ કરી રાખતી એટલે તમારું બધું આમ મળે તમારો હિસાબ છે ને તમારો કોઈ બહાર નો ગોઠવાય નથી કોઈ પૂછાય નહીં અરુણ બે શું નથી કર્યું જઈને જ દેશે ના કરીને બીજી નાત નો વાંધો અદગાર આવ્યો ભાઈ અમારે જજવાડી આવશે અમને આવડે બધું તમે નક્કી કરેલું જોઈ આપેલા પીરેજ પછી પેલા આખો ને રાતે લાઈન પાક પી આવો બારેમે તમે જાઓ ને આ બધું વીડિયો આ આયા ગબ્બર દે લાલા તો તુવારી માંથી ધ્યાન લગા રુંમર તો આઈ માંથી દે દે ના ના હં સંધીયાં આગે બઉ ના થોડું થોડું બધા પીઆ જાવ તો પછી જજો ને પી બાજાય એવું ના બોલાય અમારે દવાની અત્યા પાણી પડે તેમ અમને બધાને દાદા કઈ રીતે મળ્યા દાદા બધા હું કહું એટલે હાથ વાળા બધા દૂધ નાખી ના દૂધ એમની અરજ પછી મેોકરો છોડીયા બહુ આ તો બહુ કાર બીજી લાગી કે છોકરો બીજો ક્યાંથી આવવાનો આવું કેવું કરે છે ના એ સમજણ વાત સમજણ સમજવા જેવી ભાઈ ક્યાં તું નાની ઉંમર સમજ ના પડ એવું છે તારી માં તો હું બેઠીશ નહીં એને કેવા કે માં બેઠા મેં રાજી રાખી